ને તેથી કૃષ્ણમૂર્તિ વાળા બોલે એ કોઈ પાંચ નો ફેરફાર થતો નથી કરુણા થી વિકલ્પી વાંઠે જ નઈ ને બરોબર છે આ સરજ બધા એમને કયા તો ચાલે હા અહિયાં આવે છે તો આપણા છે એટલા જ મતભેદ હોય ને એટલી જ મનસુર હોય ફેરફાર થયો ના આવે નઈ એર ઇન્ડિયાનું પ્લેન તૂટી ગયું નિમિત્ત હતું આજે વ્યવસ્થિત હતું જેને એક્સિડેન્ટ જગત કે છે એક્સિડેન્ટ લોકોને લાગે છે એક્સિડેન્ટ શું કે વધારે કારણે અચાનક થઈ ગયું એવું ના બને કોઈ પણ કાળ વગર કાર્ય ના હોય શું ના હોય કે વસ્તુ એક નહિ ઇન્સિડેન્ટ હેઝ સો મેનિકો પાછળીગેશન ચાલશે એર ઇન્ડિયા વાળા ઇન્વેસ્ટિગેશન કરશે ને ના કરે ને પછી એ લોકો કારણ લે આવશે કશું કારણ આ છે હવે કારણ અજાણ માં અજાણનું કારણ દબાડી આપડા દેશે દાદા આટલી ગુલામી ભોગવી આપડા હતા કે હિન્દુસ્તાન આટલી ગુલામી ભોગવી ચારસો વર્ષની બ્રિટિશ રાજની आपना कारण के? एक खर नी गुलामी, है अतारे, अतारे थे ने? तो गुलामी ने बोला उपरी मारे बी सहन मूफान વેરો વેરો પાર્ટનર તેલી પાટી લક્ષણ કેના તેમ સારમ આઈ ઝઘડા કરીને જ લોકો બાના થઈ ગયા ગરમા ઝઘડો બે એટલે બાના થઈ જાય આપણે ત્યાં બેસી સુધાતા ઓર માં ચાલો રા ત્યાં બેસી બહાર બહાર ત્યાં બી તો બદર ટેન્શન મારા માં સુવા સુવા રાતે દુખી ગર મહારાજ જય મહારાજ આવી નિયમ બધા બલી નતી બળતે ને ભૂખ ખાય રહે સાગત પડે તો આ રીતે બટે બતિયાર ને કી કહેવાનું વળાઈ બે દો આમાં બધા ધૈર્ય રહેતા રહે બસ ને કે તો આ એ તો કે દાની કે ને નવતની નવતની આ દુનિયા હર બંદે ને ન એનો છોકરો આપડે ત્યાં ભગવાન મંદિર હતું એમના આચાર રાખી દાદા ભગવાન આવે દર્શન કરું બરોબર પછી હું ચાંદ ઘરમાંથી બહાર નીકળી થાય રસ્તા બેઠા ઘરમાં બેઠા દર્શન થયા હતા ઉભા થાય પછી ઉભા ના કર્યું તો આ જયારે બહાર નથી તો આમ દુખાવો ભાઈ ગયો મટી ગયો વિચારે વિચારે મટી ગયો બરોબર છે પ્લેમના ઠગવામાં હોય દાદા એ મને ધબો મારો બાર બરોબર એટલે મને વડે ગયો ત્યાં બહાર બધા લોકો આવા બીમારી માટે ભાગી કરતા જુલાબ બરોબર છે બિલકુલ થઈ શું જાય મનેશ નામ કરે અત્યારે આ મુંબઈ નું બધા તો આશ્ચર્ય છે પણ ચમત્કાર ના કહેવાય આશ્ચર્ય ના કે ચમત્કાર તો બાર કરે ભગવાન એટલે ભગવાન ઓળખવા જોઈએ સિદ્ધાત્મા ને ઓળખવાના તમારું સ્વરૂપ છે लिफ्ट बराबर ढीली करवाज भे दादा आज ना बराबर ગાડીઓ ઘી રહે છે પછી કેટલાક લોકો તો ગાડી માં દોઢ ઢમ દોઢ ધમ કરે છે આમ તો એવું આવશે आ क्य पाए आ काल कोई वक्त नहीं थे हाँ हज चौरासी हजार वर्ष कलियुग जैसे अमृत भाई पूछेकरण थाना नाम आपी सको सको कौन ना आपी के सक अमृत भाई आपेलो મારી પેલા તીસંગ થયા ભાઈ દાદા ભગવાન ના ભાવિકારો આ ચોવીસ નામ આપીને ગયા છે તે બીજા આપડે જેવારણ વિધિ માં જે નમસ્કાર વિધિ કરીએ છે ને કે ચોવીસ તીર્થંકર ભગવંતો ને દાદા ભગવાન દાદા ભગવાન ના ભાવી તીર્થંકો ને ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું થવાના એમ કે છે એમનો પ્રશ્ન એવો છે કે આ ચોવીસ તીર્થંકરો જે કહી ગયા છે મહાવીર ભગવાન એનામ તીર્થંકર નામ નો ગુણ ઉત્પન્ન થયો હોય જે વધતો વધતો વધતો દાડ રૂપિયા થાય એને તોડવો પડેલો હોય બીજ ઉગેલું કોઈ એવું છે અત્યારે અમૃતર છે અમૃતભાઈ તીર્થંકર એટલે નમો હરિહંતા પેલા નમસ્કાર માં જાય હરિહંત એટલે જેને દુશ્મનો હરિના સાથે નમસ્કાર કરું છું એટલે હરિહં એટલે છ દુશ્મનો નાશ કર્યા રાગ છે એ હરિહંધ હરિ એટલે દુશ્મન એટલે તીર્થંકર કેમ કેવાયા કે અમે જોઈએ તો તીજ ગુરી લોકો ભય તમારે તો આયા તીજ ગુમી કેવાય અમે ના હોય તો વાતો કરે માત્ર આ પુછીલા વાતો ચાલશે દાદા ની વિતરાકતા આપડે આવી જોઈએ છીએ તો રામોહન કે છે કે દાદા માં જે વિતરાકતા દેખાય છે એજ અમને પૂર્ણ સ્વરૂપ દેખાય છે તો એનાથી પણ ઊંચી હોય દાદા ને બેઠા હોય ભણ બન ના થાય કેવું છે બરોબર છે એરણ બિલકુલ ભૂલ હોય એનામાં કે ત્યાંથી છોડીને જવાનો ભાવ નહી થાય વાતાવરણ બહુ હાજર થાય વાળી બોલે મધુરી વાળી તમારે દાદા તમારે મહાવિદ્યાય ક્ષેત્ર માં જવાનું ખરું અહિયાં થી તમારે અહીંથી મહાવિદાયું ખરું તમારા હિસાબે બહેન વિતરાગ થાય વાતાવરણ એટલે આપડે મોક્ષ તૈયાર થઈ ગયો મોક્ષ ની ભૂમિકા તૈયાર થઈ ગયા ફક્ત એને મળવાનું રહી પડતું ભૂમિકા બધી બધી તૈયાર પાપો બધી થઈ ગયા બીજી બધું થઈ ગયું ભૂમિકા તૈયાર થઈ બાકી આપે નહીં કે ઉપદેશ આપે નહી ઉપદેશ તો આ દેશના કહેવાય છે શું કે દેશના મેરેજ માણી નીકળ્યા કરે ઓલી ત્યાં પેકડ એર ઇન્ડિયાનું મોટું કઈ પડે ભોગવી લે ગરબી લાગે તો ગરમી પણ આવી પડેલ દુઃખ ભોગવે નહિ અને ગરમી લાગે તો એર કંડિશન કરે તો શું થાય પછી આ જમાના માંથારી એ બધું વાપરીએ આપડે આપડે એની અગેન્સ્ટ જ વાપરીએ છીએ ને એ આપડે આપડે રા આપડે એને આવ્યું ના પી દેવાનું માણસો ના કરે તો ऋणा नु बंद बंदा अपने देहना सुखो भोगविए तो ये पाचो ऋणा नु बंद बंदा નો બંધ બંધાય ને પાછું ઉભું કરીએ ને બીજું હિસાબ ઉભો કરીએ ને બીજો જમીન પણ રહી બરાબર અને ગોજરા બધું ભાગ હોય કહી શું મજાના પ્રયત્ન હાથ હાય ના થાય કરવા જાય છે ઉધરસ આવે માથું દુખે ને સારું ઉપાય કરવામાં હા આવું જોઈએ આવું જો આવું જો કરીને પોતે ગોઠવેલું મુકામ કરે છે મુકામ કરો અને પેન્શન એ ખરીદી બધા ફાઈલ નંબર વન ના જ ને બધા હા શરીર ના નહી શું કરું શું બનશે બુદ્ધિ ને અહંકાર એ પાછળ બધા અરૂપી છે ને રસ્તો બોલેલો હોય પચાસ મિનિટ બોલે પડ્યો ને સરસડા મગજ બગી જાય ને સાડી પાડી દાદી ચલાવતો હતો વસનભાઈ કે તું આ બાજુ ચલાવ એટલે શૈલેજ કેમ જોયું કે એવું શું મને કરો છો હાચું પાડે નીરુબેન કે તમે ગોળી છોડી વસંત ગોળી છોડી એટલે મેં કીધું તમારા પર તમારો પૂરો હોક છે તમારા પર તો છોડવા તો બધે બંધ કરવું તો પછી કેમ થઈ જાય ચૌદ પોતા ની સાથે જ કામ થઈ જાય માટે દોસ્તી બોલ છે બધા પોતે આત્મા નું ધ્યાન કરે છે તો કે ધ્યાન જરા એના માટે જરા વધારે એમને ખોડ પડે સમજાય એવું વધારે જાણવું છે આત્મા તો શબ્દ શબ્દ લખતા એટલે આવડે શું કહે આત્મા વસ્તુ સુધી અને ધ્યાન થાય ને એક મિટ તો કાયમ ન શક જાય ૌકિક આત્મા અલૌકિક છે કેવું છે કામ લાગે વસ્તુ નથી લોક તો જ્ઞાની પણ રૂપાથી થઈ જાય લાગે પડતી પણ આત્મધાન ના થાય જલ્દી એ તો અમારે તમને જ્ઞાન આપવું પડે એનાથી પાપો ભક્તિભૂત થાય ત્યારે પ્રગટ થાય નક્કી કરો છો આ ભરાડી વસ્તુ કેવી રીતે ધ્યાન માં ખબર નામ જયારે નામ સ્મરણ કરીએ ત્યારે પણ ત્યારે ખબર નથી પડતી નામ સ્મરણ જ રહે છે જેટલી વાર ધ્યાન કરવા નહી રહીએ ત્યારે થાય નામ સ્મરણ માં ના રહીએ ત્યારે થાય આત્મા નું ધ્યાન નહી આત્મા વાત જ ભોગવી આત્મા નું જો ધ્યાન થાય આત્મા વાત ચિંતા બનશે બિલકુલ ચિંતા જ ના થશે બધો થાય છે બધા ઉપરા ઉપર થઈ જાય કકડા કકડા કકડા મંત્ર બંતરે બોલે છે કઈ દા આત્માનો ધ્યાન આત્માનું ધ્યાન કરવાનું આત્મા ઉપર જે પ્રમાણે બતાવેલું છે એમને જે રીતે બતાવી કે ગુરુ એ પ્રમાણે કરે છે બને ને તમને જાણતે હતા એને તો કેતા નથી સંભરે છે તમને ગુસ્સો થાય છે તારું આક્રમણ થઈ જાય ને ચિંતા થઈ જાય બહુ જવાનું ગ્રાક હતો પાછળ અમૃતભાઈ હોલ માં સત્સંગ હતો ને ત્યારે બેન આવેલા અડધો પોણો કલાક દાદા બપા ના સિંધે કારો બોલાય છું ત્યાંથી જ્ઞાન લઈ લો જ્ઞાન લઈ લો એટલે શું તમે આત્મા પ્રગટ થયા કલાક રહ્યા હતા લોકિક તો વ્યવહાર છે શું નામ લોકિત કરે અને તમારે આત્મા નું કરવાનું જ્યોતના દુધી ના આત્મા નું દૂધ દુધા હોય છે લો કરવું પડે લોકિંગ ના પ્રાપ્તિ કરવા ગુરુ એ રહેવા દેવાનું ગુરુ દેવા ગુરુ ના કેવાય એમ નાની પુરુષ માટે બરોબર છે લોકિક માટે બરોબર લોકિશ માટે બરોબર છે આપડે શાંતિ કા માટે ખોટો કેવાય કેમ ખોટો કેવાય બરોબર પણ આ ચિંતા ચિંતા ઉપાની ભાઈ આત્મા પ્રાપ્ત થવું છે ને આત્મા પ્રાપ્ત થયા છે એને પામા પ્રાપ્ત થયો આપણે અના તૈયારી ખોરી ગઈ તો એની ચિંતા થાય ને આપડે મારી જોડાયા છે સંસારમાં રહે તમે જ્ઞાન આપો તમે શું કેવા જ્ઞાન કહેવાય ભગવાન પ્રતિબિત્વ કેવાય ભગવાન તો વસ્ત લાવવાય જુદી રસ્તો દેખાડ નાખે આપી મારે આવો સા એવું થયેલ બધા આપણા પાસે બધું કરે એ બધું કાયમી શાંતિ કાય એમને મોફ માં દેવાનું કઈ જ થઈ ગયેલો ગુરુ નથી કરવું જ પડે ગુરુ ના કરતા સંસાર વ્યવહાર છે પણસાર વ્યવહાર બધી અથડો હોય ને નીકળી જાય બધી જ્ઞાન અરે આત્મ ભૂખ છે તો જ્ઞાની ભૂલ છે આત્મા નિરંતર કરી આપે છે ભગવાન ભૂલાય ને ભગવાન તમારું જ્ઞાન લીધા પછી મનુષ્ય જન્મ ફરીથી મળે ખરો મુક્તિ મળી જાય તમારું જ્ઞાન લીધા પછી મનુષ્ય જન્મ ફરી મળે ખરો કે મુક્તિ થઈ જાય નહીં એક અવતાર એક બે હજાર મળે મનુષ્ય અવતાર મળે હિસાબ થી કહો ને પાંચ લાખ તમારે પાછો જન્મ લેવા પડશે જન્મ લેવો પડશે તમારે ફરી જન્મ લેવા પડશે હું તો મુક્ત જ છું પણ છતા જન્મ લેવાયો બધા ઠેર મોટે લઈ જાય હોય ને જે મુક્ત થઈ ગયા અમારે બુદ્ધિ નહીં આ બધું બધી એમને પોતે આત્મા પ્રાપ્ત થયેલું ના હોય તો તમને એ તમે આપડે કહીએ ને આ ના આપડે ખરાબ મળે એમને તો એમને ખરાબ લાગે ને તો અનુભવે નથી એવો અનુભવ નથી કર્યો એવું જોઈએ અને બધા આ તો બધું વ્યવહારિક આ બધું વ્યવહારિક વાય ના જોવા માટે એ પુસ્તકો જુદા હોય બધી વાત જુદી હોય આ કયું પુસ્તક વાંચવાનું તો એ છે આપી છે ભજન મેડિટેશન બોલે ભજન બોલે લઈ જાય તો મન ને અસર કે થાય એવું છે આ તો બધું સંસાર રહેવાનું છે એ કે કહેવાય અને અલૌક લૌકિક મોટો ખાવા તો સારા ના મળતા હોય કાઠા ગૌ પણ ખાવા તો દે ને સસ્તે ગમે તે આ ના મળે તો સસ્તે બહુ કુસંગ નુકસાનકારક છે बुस्ता, बुस्ता मारे ते, आई इसे ते आई क्या टेन मे मूल जगह बेहन कही हमने अलेमा पहला अले मेहता आत्मा ना बोली नहीं मतले। હોલીનેમ અવ્યક્ત જે છે એ પણ કહ્યું છે ને કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર એમ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો એ લોકો ગીતા ગાવા માટે સત્યુગ ની વાત છે સત્યુગ વાત છે તો એમને કહ્યું પણ છે અને આ તો ગુરુ ને આગળ અત્યાચારું થઈ જાય આખી દુનિયા માંડો ભાઈ ભગવાન ની પણ કરોડો ભક્તો ભાઈ કરોડો નસીબ એવડો મોટો ના હોય ને સારી નાઇસ હતા ચિંતા બંધ થાય તો સાતું તો ગુરુ નઈ તો ગુરુ જ ચિંતા બંધ થાય મુક્તિ આપે ઉપાધિ ના રે આ તો બધું કહેવાતા બધા કયું માલ બધો કયું કેવો હોય ખાવું પડે જેવું હોય એવું પડે ના ચાલવું પડે સારી વસ્તુ ના બોલે શું કરવું ગીતા ગીતા છે ને ગીતા વેદ છે ને એ ત્યાર વેદ ઘણી રે શું કે શું આત્માલૌકિક વસ્તુ છે ચાર વેદ ભણી રહેતા કે આ બધા સંશોધ હુછીએ કે કોને બનાવ્યું દુનિયા ભગવાને બનાવી સંત જ નથી ભગવાને બધા છે તો હજી કશું જ વાંધો નથી આ તો અલૌકિક ભગવાન બનાવે છે અલૌકિક વાસ્તિક હશે ને દૂર હશે કઈ લાગે છે આમ તો દરેક અહિયાં માને પેટે જન્મે પૂર્ણાહુતિ થવા માટે પૂર્ણ થવા માટે જન્મ દે બે ચાર અવસર પાંચ અવસર થી